નિષ્પક્ષપાતી થાય ત્યારે આત્મા જાણો તો નિષ્પક્ષપાતી થાય એમને પહેલો નિષ્પક્ષ થાય તોય ન ગમું તો ખબર પડી ને પછી એમ એમની વાણી શાદાદ હોય શાદાદ એટલે બધા ધર્મવાળા બધાને ગમે દરેક ધર્મવાળા ભેગા થાય ને બધાને ગમે એમ જ ગમે અને બીજું શું તમે જોવા જાવ તો પહેલું પૂછવું કે આ દુનિયા કોને બનાવી ત્યાં કે ભગવાન બનાવીએ તો ત્યાંથી જ આપણે ઉઠી દીધું ચાલતા થયું જો મોક્ષ જોઈએ તો ખબર જ નથી કે કોને બનાવી ભણવાનું જ નથી જગત ને આનંદતા બા આટલા ચિહ્નો પરથી આપડે કોઈનો ઉપકાર તો બોલાય નહીં હંમેશા થોડું ઘણું આટલી સુંદર પાડી સુરમાય ભણાવ્યા હોય ને તેનો ઉપકાર ના બોલાય થયું થાય ને પણ જોડે જોડે આ બોલાય નહીં ત્યાં જો મોક્ષ જોઈએ તો આત્મા જોઈએ તો આત્મા ના હોય ત્યાં આગળ આપણા પક્ષપાત્મા આત્મા જ ના હોય અને જો ભગવાન ક્રિએટરે કહ્યું આત્મા ન હોય અમને બધાને પોતાના દોષ દેખાતા છે તમને તમારા દોષ દેખાય છે એ જેટલા દેખાય છે ને એટલા આસપાસ જતા હોય બીજા એટલા કાર બીજા આવે તો એ દોષ ભંડાર બધો પૂરો થઈ જાય તારે એ પ્રગટ થાય ને આત્માનો અનુભવ તમે કરાવીએ આત્મા પ્રાપ્ત કરાવીએ પણ આ દોષ પછા આત્મા પ્રાપ્ત થયા પછી દોષ નીકળવા મળે આવો સાહેબ તમને સમજાયું નથી તાર મારે એમને કેવું પડે છે પરમાત્મા છે અને ની પાસે મળે ત્યાર પછી બધા પોતાના દોષ નીકળવા મળે નહીં તો એક દોષ દેખાય અત્યારે કેટલા દોષ દેખાય છે હું રહ્યો દેખાય પણ દોષ ના દેખાય શું તેમાં એક ઓની આવ્યો નથી એક પૈસા ભારે જ નથી અત્યારે તમારી પુરસાદ ક્યાં છે આ તો પ્રકૃતિ નચાવે છે કોણ નચાવે આ કોણ નચાવ તમે આ પ્રકૃતિ નતાવે ના થાય પછી હું ના થયો અરે પ્રકૃતિ નતાવે તમે શું ના થયું બોલા એ સમજાય તમને ના સમજાયું આ કડક બોલવાનું થોડી દઉં સમજાય તો બોલે વાસ્તવિક આ બધા સ્ટેન્ડર્ડ છે બહાર એ સ્ટેન્ડર્ડ માં હોય તો ત્યાં રહેવું અને સ્ટેન્ડર્ડ થી બહાર નીકળવું હોય અને વાસ્તવિકતામાં આવવું હોય તો અહીંયા આપવું સમજાય તમને તમારી શું ઈચ્છા છે હા તો વાસ્તવિક બાકી બહાર ત્યાં વાસ્તવિક ના હોય સમજ ને આ તો બધા પોતાના દોષ નથી દેખાતા બધાને કોઈ બાવો બાવી કોઈ પોતાના દોષ ના દેખાય પોતાના ગુણ દેખાય જેવો જાનવર માં જતો હોય તોલ થાય છે આ પોપાભાઈ નું રાજ નથી આ ત્યાં તોલ થાય છે શું થાય છે સમજ ને હમ હમ હમ ભગવાન હમના વિરોધી છે કોના વિરોધી છે ત્યાંના વિરોધી છે લોભના વિરોધી નથી ક્રોધના વિરોધી નથી હમના વિરોધી હા જો આ સાહેબના હમ નથી તો કેટલા પ્રેમ પછી આ સાહેબ છે એ મોટા સાહેબ છે ત્યાંના સાહેબ છે જાણો છું હા એમને સમજ પાડવાને આમ એવી પેલું બધા હમ હોય ને તો નીચે ગઈ જાય આ સાહેબ છે તો બધા જાલી જાલી બોલે ત્યાં તારો હમ જોયેલો નહીં ન જોયેલો છે એ કઈ રીતે એ રીત રીત ના કરે આ નકલ નથી કરે નકલ ની આઈ રીતે હું તમે એક જ કલાકમાં કરી આપીશ કઈ રીત ના પૂછી રીત પૂછી ને તો શું થાય વિકલ્પી ચીજ મળે કેવી મળે તારે નિર્વિકલ્પી વિકલ્પી નકલ ના ફાય નિર્વિકલ્પી નકલ છે નકલ કરવી તારે નકલ નથી કરવી મારે અહમ ને મારે નકલ નથી કરવી મારે અહમ ને આપવું મોક્ષ આપવું અમને આપવું દિવ્યા ચસપુ આપવું બાર બધા આત્મા દેખાય જી માત્ર નહીં ભય તારે ગુરુ ના બહુ હાથમાં દેખાય શું તું જાણ ગુરુ નહી કે છે તમારે જો કરવું હોય તો પૂરું કરવું હોય તો આવો ના ખબર અમારે ત્યાં કઈ જરૂર નથી ગઈ પણ મારે ફરજ છે એક તમને હારી જગ્યા જોઈ એમાં તમને દેખાડવી શું કહ્યું ખરે ભૂલો નહીં દેખાતા શું કારણ તું જ જ જજ તું જ આરોપી તું જ વકીલ તું તારામાં તારણ એસે ખરું એ તો જાય છે પ્રયત્ન ની જરૂર જ નહીં પ્રયત્ન કરવાથી તો સંસાર ચાલે દોષ કાઢવા માટે પ્રયત્ન જરૂર નહી સાચું જ્ઞાન ત્યાં પ્રયત્ન જરૂર બિલકુલ નહીં જ્યાં આગળ છે ત્યાં આગળ જ્ઞાન છે જળ ત્યાં આગળ પ્રયત્ન ની અને પ્રયત્ન તમારા હાથમાં ક્યાં આ તો બધું પ્રકૃતિ ચલાવે છે અહિયા તને પ્રખતિ થઈ લઈ હવે પછી પુરુષ થયા પછી પુસ્તાર ઉત્પન્ન થાય ક્યારે થાય તારે જાણવું છે બહુ મોટું પુસ્તકો પૂછ ને કઈ તું માખું પૂછીશ જવાબ આપીશ માખું પૂછીશું છે આત્મા આ અનુભૂતિ બહાર ચાલે છે નઈ આ જે બહાર અનુભૂતિ ચાલે છે નઈ એ અનુભૂતિ જ નહીં વેચવા જશે ને કિંમત આવેલ બના પિતર પિલ રાખે બધા મજા કરે ખરા આપડે હોનું બની ગયું હોનું બની ગયું પણ વેચ્યા છે અનંતતા આવું ભટેક ભટક ભટેક ભટક વધેક નિષ્પક્ષપાતી થાય તારા કામ થાય એવું છે તે મોકલી જાય તારે થયા નથી નથી પૈસા છે એને ખોટું નથી કેતા પણ જાણ્યું કોનું નામ કેવાય જાણ્યું જ્ઞાન ચેતન હોય કેવું ભાઈ બધું ભાઈ આડે લઈને હું કઈક શું જોવાનું છે એક વાર નથી પામે આજે અમારો શબ્દ પહે જાય પણ તને સાથે નહી પહેતો એ કારણ મને કારણ મને નથી ખબર મનમાં આડે ખાઈ ને હું કઈ વાણી બેસો છું ખુલ્લું કરવું પડે આપને ધર્મ કેસો ના પડવું પડે અને શું હોય છે જાણવાનો અર્થ શું થાય છે પ્રકાશ થાય છે પ્રકાશમાં ઠોઘર ના લાગે આ તો આખો ધારો હે આથી ઉપરીમાં સેડ કરે છે ને એની પાસે પ્રકાશ થવું પડી ગયા છે અને અનુભૂતિ તો હોય ને અનુભૂતિ તો આ લખ્યું નઈ કે વિના સરવૈની કૃપા બહા અનુભૂતિ આ તો અનુભૂતિ આ વિકલ્પી છે કેવી છે બે હજારની અનુભૂતિ વિકલ્પી અને નિર્વિકલ્પી વિકલ્પી સંતોષ માની દે પહે રોગ ઓછો થાય તો એક શબ્દ બઉ થઈ ગયો જ્ઞાની નો આ ટાઈપે થયેલો જ છે ને થોડો મોક્ષ માં જ રહેશે એવો શંકાશીલ માણસ સ્પ્રે માં બે કરો એ તો ત્યાં આગળ નિશંગ થવું પડે કે ભાઈ બેન નહીં તો દાદા નું દઈશું નહીં તૂટે એમ પેલી રહેવું પડે હા આ ભાવ દાદા ના દે જાય આ છોકરો મોક્ષ કોઈ થઈ આ વર્લ્ડ માં કોઈ થઈ લાય મારી પાસે મોડે બોલાય નઈ એ અનુભૂતિ બોલે છે ને ત્યાં મારી પાસે થઈ લાય કોઈ સાહુ સાધુ બોલતો હોય તો હું અહીંયા અનુભૂતિ શું સમજો તમે સમય જશે આ તો બધી ઘેર ઘેરની પોતા પોતાની માનેલી અનુભૂતિ કેવી છે પોતાની ભાષાની દરેક ની ભાષા જુદી ભાઈ જાણું છું દરેક ની લેંગ્વેજ જુદી જુદી ભાઈ પોતાની લેંગ્વેજમાં માનેલી વિકલ્પી અહીં તને જબરજસ્તી નથી આતો આપવા જેવી ચીજ જ નથી આતો તું અહીં આવી પડે છે વાત કરીએ વાત જ ના કરી આતો બિલકુલ કહીએ તું કરું છું એ જ બરાબર એવું કહીએ મેં શું કહીએ અહીં કોણ બધા ભાર ઉઠાવી પડે એક એક માસ ગયેલું છે બાર બાર ઉઠાવવું પડે શું એ કઈ નવો થયું બધું સંતોષ ના થતો હોય તારું પ્રાપ્તિ ના થઈ હોય તો સંતોષ ના હોય તો કોઈ પણ જગ્યાએ પ્રાપ્તિ કરવા માટે કઈક જગ્યા સાધારણ તો વિશ્વાસ રાખવો પડશે આ તારા આત્મા દેખે છે આત્મા દેખાય છે આ બધાને દેખાય છે ગાયોડા કુતરા બધા અઢી વર્ષમાં અનુભૂતિઓ વાત ક્યાં થઈ જાય આ તો આશ્ચર્ય તારો સાંભળવામાં આવશે આશ્ચર્ય તને ભાઈ થાય ભડકા થઈ જાય છે આ શું આવું આ હોય નઈ આવું છતાં બન્યું છે ને એ જગ્યાએ થોડો પગ તૈયાર થાય પછી આવજે ઉતાવળ કરવા જેવું નથી આ તરફ છે ને ત્યાં એકવાર અનુભવ તો આગળ તો થયો છે અનુભૂતિ થઈ છે ને કે હજી બાકી છે અનુભૂતિ થઈ હોય તો તો પછી દર બીજી અનુભૂતિની જરૂર નહીં અને જો બાકી હોય તો કરીને આવી પણ એ વિકલ્પી છે બધું એ બધું જુઠ્ઠું છે બધું ત્યાં આગળ બજાર વેચાશે ચાલો ને આવે બે બે માલ છે જગતમાં વિકલ્પિત છે વિકલ્પકિક વિકલ્પકિકન સંકલ્પ વિકલ્પ કરે તોવું હોય સંકલ્પ વિકલ્પ થાય છે તો આપડે હા પડશે તો સંકલ્પ વિકલ્પ બંધ કરવો પડશે ને એ તો ચાલુ જ હોય અમે અમારી પાસે બુદ્ધિ ના હોય બિલકુલ અમે અભૂત કેવાય બોલ તું શું શું શું તારે વાત શી રીતે ગમે તને તું બુદ્ધિ ની માપવા દઉં છું બુદ્ધિ ને પાપા એવું છે અમે અભૂત છીએ એટલે બુદ્ધિ આવડું આવડું અમારો એક જ શબ્દ સમજી જાય માણસ જો ને કેબ ના ચડ્યો હોય તો ખોટો ખોટો કેબ કોઈ ના ચડાયો હોય ધ્યાન માં ના આ ધ્યાન થી તો માણસો ધ્યાન એ શું છે આ શીખવાય છે ને લોકો ધ્યાન એ શું છે માદકતા છે કેવાય શું છે માદકતા માદકતાીધા માણસ અમાર તો બે બે જણ આવી ગયા પેલા કે તમારું જ્ઞાન અમને ગમે છે પણ અમને અનુભૂતિ કરાવડા શું અરે ભાઈ અનુભૂતિ શેની અનુભૂતિ અત્યારે અનુભૂતિ છે ને બીજી શાની અનુભૂતિ બીજી અનુભૂતિ કૃપા જોઈએ કૃપા થાય પાત્ર થવું એવો થયો કૃપા પાત્ર થયો હોય હા સરળ હોય ત્યાં સરળતા ની ખરું જરૂર રુજુતા આવે બધું ખરું જરૂર ખરી છે તાર સરળતા એક અસ્તર્ય સરળતા માટે પેલો રુજુતા આવે એવું કઈ ત્યાં બે વાત ત્યાં આગળ ત્યાં કરતો ને તે કરતા આવે ત્યાં પછી કાપુતા સાચી વાત આટલો વગર વગર કરશે પછી શું કરવાનું એને કરવાનું શું માલ ને અમે રહે આવું એ બુદ્ધિ માપવા જાય છે અસિજન જળવાનું છે એના કરતા એમ સ હોય ને ત્યાં બરોબર છે તેને નથી ભાગતું એ કોઈ ને બેસી એક તને છૂટાશાળી તું બુદ્ધિશાળી અને બુદ્ધિશાળી શું હોય એ બધા શું હોય ઇમોશનલ હોય શું અનુભૂતિ તો કોઈ દારો થાય નહિ બુદ્ધિશાળી અનુભૂતિ કોઈ દારો થાય નહીં ખબર એટલું સમજી ગઈ